જુઓ અહિયાં જોયે જોડે ફર્યા કરેલા છોકરાઓને હિન્દુસ્તાન ના તમારા જ્યાં ધોવાન જવાના કામ નું છે પણ હોય નહી ભેગા કઈ દીધા આજે ભેગા થયા અમે એક વખત આયા ત્યારે ભેગા થયા નથી આજે ભેગા થયા પરિવાર જ નઈ કોઈ જાત નહીં કોઈને કોઈ નુકસાન કરે તેના ખરાબ વિચાર નહિ ગમે મારે તેના વિચાર ખરાબ નહીં આ તો વિજ્ઞાન છે કઈ અક્રમ વિજ્ઞાન છે અક્રમ વિજ્ઞાન તો મંગાવજો નથી મંગાવતો કે પણ વાસ્તવિક જેને જાણવું હોય એના માટે નથી બે ભાષા હોય ને એક લૌકિક ભાષા હોય માં લૌકિક ભાષાની વાત કરવી પડે ના કરવી પડે અને તત્વ તત્વ વિચારકો હોય સે સાહિત્ય સાહેબ કોઈ વખત પધલ ઉભું થાય છે કોઈ શાદી નહી કરી છે આ જી માત્ર શું કરે છે જી માત્ર સુખ ને ખોળે છે તેને ખોલે છે કોઈ જીવ એવો નથી આમાંથી મળશે કઈ જગ્યાએ પોતાને સંતોષ થતું નથી મનુષ્ય સુખ મળે છે ત્યારે બીજી જાતના દુઃખ કરે છે હરીફાઈ ના બીજા બધા દુઃખ કરે છે પોતાનું સુખ હોય છતાં પોતાના ભાઈબંધું મકાન મોટું થઈ દીધું થાય છે હવે તું આમાં જે તું કશું કરું છુ આખા દિવસમાં અવારથી વાંચી ના કશું તું કશું કરું છું આ આ સાયન્સ એમ કેમ કરે આપડે જે એક વખત આપણું નાનું મગજ કામ કરે છે નથી ત્યાં ને પુરસાદ કોઈ તો ને કેમ ચાલે ભાઈ થવું હોય બે હોય માટે સ્વતંત્ર થવું હોય ભગવાન હું હા લોકો મને કે તમે બધા ના ગુરુ થયા હું બધા શિષ્ય છું હું તો આખા આખા બ્રહ્માંડ શિષ્ય છું અને લઘુત્તમ પુરુષ છું એંગલ થી પણ શીખવાનું મળે ને દાદા ને પણ કોઈક એંગલ વિકસ્યો ના હોય કેટલાક માણસો જગત માં હું લઘુત્તમ છું વ્યવહાર માં મારે શા માટે મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે ભગવાન સાઠ ડિગ્રી છે ચાર ડિગ્રી મારે ખૂટે એટલે તારી ખૂટતી જશે ને ખૂટે તો ખરી બધી ખૂટે હું જ દાદા ભગવાન નમસ્કાર કરું છું ને છે મહી પ્રગટ થયેલા છે તે અને તે પોતે સ્વરૂપે છે એ મૂર્તિ રૂપે નથી दिखा સરળ તો છે મેગટ થશે મે કશું કરવાનું નથી આમાં તમારે તો ભાવના ભાવ કરવાની में पर है बावनाने लिदे, बावनाने लिदे, मन स्थिर बढ़े बैज्ञानिक डबली डब नहीं મો હરિંતાડમ બોલો બોલો નમો હરિન્તાડમ નમો નમો સિદ્ધાણ નમો આયમ નમો આયમ નમો વજણ નમો વસ્ણમ નમો લોણમ આ તો પંચ મુક્સો પંચ મુ પ્રણાણપણો મંગળી મંગલાંચી પટમ હવય મંગલમ ભટમ હવૈ મંગળમ ઓમ નમો ભગવતે વાસુદેવ ઓમ નમો ભગવતે વાસુદેવા ઓમ નમ શ્વાય ઓમ જય સચિદાનંદ જય સચિદાન આ બધા ધર્મો નામ મંત્ર છે પક્ષપાત નહીં કે ભાઈ આ વૈષ્ણવ નો શિવ નો કે જૈન નો એવું કોઈ પક્ષપાત નહીં ભગવાન નિષ્પક્ષપાતી પક્ષપાતી હોય કે ભૂમિકા તૈયાર થાય લોકો દેવ ની શિવ ની અગિયાર છે તેથી આ બધું આપડે ઉપાધિ થઈ છે આ આ બધું હે પોતપોતાના સ્વાર્થ થી લોકોએ તોડી નાખ્યો હા દરેક જીવ માત્ર સ્વરૂપ દેખાય છે પણ જે રિયલ સ્વરૂપ છે ભગવત સ્વરૂપ છે એટલે તો એને પોચી જાય આપડે બોલીએ આ બોલશે નવું કલ્બમ ગજવું કપાયું ગજવા ત્રણ હાજર રૂપિયા ગયા ત્યાં કાપના કાપના ની ભૂલ તને લાગે છે જેનું કપાયું તેની ભૂલ લાગે તને તને કઈ કોની બોલ લાગે અમા મજાગ્રત અવસ્થા ફરી કપા કપા લે જેનો કપાયો એની અજાગ્રત અવસ્થા ખઈને આપ ભૂલ તને કોની લાગે પેલા આપનાની ભૂલ છે ફોટોગ્રાફ ભૂલવાને કરી કાપના રે કાપના રે નહીં ગેર કાયદેસર કર્યું છે ગેર કાયદેસર તો ખરું ને એ હું તને આ કહું કે આ જે કાપનાર છે અહીંયા આગળ તારે શબ્દ શું બોલવાનો ભોગવેર કાપી લઈ ગયો બધું ખાતો હશે આ પકડાઈ ગયો પેલો નો તો આ પકડાયો આજે કુદરત માં અને પેલો પકડાશે ત્યારે ગુનેગાર જે પકડાય એ ગુનેગાર એ કુદરત કાયદો સરકાર નો કાયદો આપડો કાયદો કેવો વાક્ય દેખાય છે આગલા જન્મ માં કે આગળ ના વખત થાય હિસાબ જુદા થાય છે કર્મ ના ઉદય નું ફળ આવ્યું ભોગવે એની ભૂલ ભોગવે તેની ભૂલ સાસુને બહુ ભજવતી હોય તો મળણા જોઈ લેવાના સાસુ ને દુખ લાગતું હોય તો જાણું કે આ સાસો ને ભૂલશે અને ન્યાય ન્યાય મળતો નથી ન્યાય થઈ રહ્યો છે ન્યાય ખોલશે જ નહિ જે બન્યું એ જ ન્યાય ભગવાન કાયદો શું છે કે જે બન્યું એ ન્યાય ન્યાય ખોલશે નહી ન્યાય ખોલવામાં ત્યાં વકીલો કોર્ટ ધ્વંદ થઈ મળી જે બને છે ન્યાય છે એ ભય છે બને છે એ ન્યાય છે શું છે દુકાળ એ ન્યાય છે અન્યાય નથી આપડા કરેલા કર્મ નો ભાઈ આ દુકાળ એટલે કોઈ ન્યાય ખોરતા હોય શીખવાડ ન્યાય બન્યું ન્યાય જે બની ગયો જોઈ આ બહુ ને લોકો છોકરા જોવા જાય છે ને છોકરા જોવા જાય છે ને આમ ફરો ફરો કે આમ જોવે છે બધી રીતે પણ પછી માહિતી ખાટી નીકળી તે સી રીતે ખબર પડે એ બધું ન્યાય બન્યું એ તપાસ કરવાની એ બધું સમજું ને માટે કશું રડવા જેવું જગત જ નથી આ બધું જગત સમજી દેવા જેવું છે ત્યાં બધા સમજીને બેઠા સંતોષ થઈ ગયો અને તમારે તમને ગમ્યું હોય કોને ગમી છે બધું ગમ્યું થોડા કારણે ગમ્યું કલ્યાણ થવું જોઈએ આ જગત બી રહી છે ચક્કરીઓ ભરાય બફાય બફાઈ રહી છે આખો દાડો ઉપરી અરે જવાબદારી તમે પછી સિનેમા જોવા પ્યાટર છે કે નથી કે પોતે જ ફિલ્મ છે તું તો આ તાળા ઉપર બે આગળ ફિલ્મ જ લાગતું કોઈ શાક લેવા નીકળ્યો હોય કોઈ આમ લેવા નીકળ્યો હોય કોઈ શાક વેચવા નીકળ્યો હોય કોઈ લેવા નીકળ્યો હોય કોઈ દલાલી નીકળ્યો હોય તમે સમજો એ સ્થિતિ થોડુંક તેમના ખ્યાલ માં હશે કઈક સામાન્ય વાતાવરણ થાય તો એ લોકો આ પરિસ્થિતિ दशा थी कारण पड़ा समझ पड़े आ दुनिया में कोई चीज जी ना आमज पड़े आ નાખવાડ્યા મેં પાછા હતી મારે શું કરું થયું મારે શું કરું કોઈ સમજ પડી ને એટલે જ્યાં હાવ ચોખ્ખું હોય તારા બને તો ચોખ્ખું પો આવું અને હું તો દેશ નથી દેશ થી જુદો રૂ છું બેસીલ્યાણ થઈ ગયું એટલે બીજા લોકોનું કલ્યાણ થવું જ છે એવું હોય ને એટલે આ જાય જાણું તમારે સુખ જોયતું હોય તો બીજા સુખ આપવું તમને દુઃખ જોઈ તો દુખ આપો જે તમે આપશો એ મળશે આ કાયદો ન બીજા કોઈ પણ જીવને તમે સુખ આપો એટલે તમે બીજા કોઈ પણ જીવને દુઃખ આપો દુઃખ એની મેરે આવીને પૂરે એવા કાયદો છે એટલે તમારે જો સુખ જોઈ તો બીજા જીવોને સુખ આપવાનું શરૂઆત કરો દુઃખ કોઈને આપશો નહિ અને કોઈ દુઃખ આપણને આપી જાય ચોપડે જમે કરી દેવું કારણ કે પેલા આપેલું છે તે અત્યારે આપવા આવ્યો છે પાંચ ધીરિયા ફરી પાછું પાછળ આવે ને જો ગમતું હોય તો ના ગમતું ચોપડે બંધ કરી દેવું ને અને સુખ હાલવું ગમે તેને સુખ તો પૈસા આપડી પૈસાથી એકલાથી આપે એવું નથી એ તો આપડે રસ્તા જાય પાડિ ને પૂછ્યું તમારે કાગળ નાખવાનું નાખવા જઉસું લાવો તમારા તમારે પોસ્ટ કાર્ડ મંગાવવું છે તૈયારી કાલ થી આપણને શરૂઆત કરી દાદા ભગવાન શું કામ કરશે તો જુઓ ને નથી આપવું નિશ્ચય કરશે ત્યાંથી જ કાર્ય થઈ થયું દુઃખ આપીને પાછું દુઃખ તો આપણને આવે અને સુખ આપે જેના કરતા આપડે બધા લોકો ને સુખ આપીએ મારી ઘેર બેઠા ભાઈ સુખ આવે बदत थोड़े समझ पड़ी અતિરેક થાય કેરી એકલી ખાકા ઘી એકલું કરણ હોય મગજ એકલું કારણ હોય અમારી ભાવના જ છે કે મંત્રોચ્ચાર થી વાતાવરણ સરસ થાય અને જગત નું કલ્યાણ થાય એ જ અમારી ભાવના કે છે બાકી એ કે નીચે ની કેટર નો માણસ આ વસ્તુ નહીં શીખશે બરોબર છે હું પોતે જાણું છું અંદર મેં ઉતાર્યું છે હું અંદર સુધી મેં ઉતાર્યું છે માટે કારણ કે મારી પણ આસલ છે એટલે મેં ઉતારી શક્યું જેની પાસે નથી એ માણસ બેસ છે દેવી નગર હે ચાર વેદ બોલી રહે હે કે તે વેદ બોલે ઇટ ઇઝ નોટ ધે પ્રતિક નહી હે ખેર કન્ના બોલે ઇઝ નોટ ધે વે વાસ્તવિક નહી ગ્રાન્તિ એ બહેઈ ગ્રાન્તિ કનો હતે ઇટ ઇઝ નોટ ધે નો સ તો વાસ્તવિક નહી બચી ગ્રાન્તિ એમાં જન્મનો કોમક બતા કારક આયગર બતા ઉડા આચાર્ય મારા પર ગ્રાન્તિ સંતાવ જાય ગ્રાન્તિ અને લોકતા જાય ગુન્ડા થાતે ગ્રાન્તિ બધા અને વાસ્તવિકતા રોજ રોજ અમદાવાદ થી દોડ જમગઢ માં પાસ કરી બધા હિન્દુસ્તાન હતો ડેઢ લાખ ચાલે એવા જ્ઞાનીઓ ના ચાલે બુદ્ધિ રૂપિયા ના જ્ઞાની ચાલે વાસ્તવિકતા આપતા જેટલી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કેટલીક આપની પાસેથી ના લીધા કેવી ભાવના મુખ માટે ભાવી પડે સંકલ્પ કરવા કેટલો સમય ભાવના ભાવવી પડે દાદા ભગવાન ઓછી બોલીએ તો શું થાય અને આઠ મિનિટ ઓછો ટાઈમ બોલે તો અંદર શું થાય આવડું નથી મુજબ કિંમત અંકારી રહી કોઈ કે જેટલો ગાય એટલો વખતે એવું સંસાર જોડે મળે ફરી સાથે અમેરિકામાં એક માણસ સાડા તેર હજાર નામ લખાવ્યું નામ લખાવો ને એટલે અમે જોઈન કરીએ કરીએ જોઈન કરીને ખબર પડે જોઈન કર્યા એટલે ફરી રાગે પડી જાય પેલા જોઈન કર્યા કહેવાય કેટલીક નાની ત્યાંથી થાય અને કોઈ એવો છો કે આપના સીધી સીધી પ્રાપ્ત કરવાની કેમ મારી જો તમારે હરિભાઈ છે રાખી પણ એવી ઈચ્છા રાખી કે મને સંપૂર્ણ સજા ક્યારે એવી ઈચ્છા રાખી આપણી પાસે ના લીધા પછી હવે કેવી ભર ના ભોગ માટે કરવી પડે પછી કોઈ જાત ની ભાવના કરવાની નથી પાંચ આજ્ઞામાં રહેવું એટલું બીજી કઈ નથી અને ના રહેવાય તો પશ્ચા કરવો જેટલું ઓછી પશ્ચાતા કરવો દાદા ભગવાન મારા ગમે તે કાળ બરોબર જેટલી પ્રમાણમાં રહેવાતી નથી માટે પશ્ચા કરવો જો એટલે પહેલી વાત અહીંયા અઘરું અઘરું હોય તો આ ના થાય જો અઘરી વાત હોય તો આ ના હોય અઘરી વાતમાં સંસાર હોય હોય પણ મોક્ષ દાતા મળવો જોઈએ મોતા મળે તો કરોડ અવસારે દાતા મળે તો જે જોઈએ માગી લો એટલે એનો એનો સંકલ્પ ચિત કરવાનો રહ્યો નથી નિર્વિકલ્પ સિધ્ધિ પ્રાપ્ત થઈ ગયેલી છે કઈ વસ્તુ પ્રાપ્ત થયેલી છે હવે વિકલ્પ કોને કેવાય ત્યાં બહાર બહાર બધા જે લોકો કે છે ને બાપજી કોલ્પ સીધી હોવે બાપજી ને નિર્વિકલ્પ લખતા નથી આવડતું નામ શું મોહનભાઈ મોહનભાઈ મોહનભાઈ મોહનભાઈ મોહનભાઈ હા એ તમે ખરેખર મોહનભાઈ જો ખરેખર મોહનભાઈ તમે ખરેખર શું છો ખરેખર હું ચપુ ભાઈ હું તપુ ભાઈ જે પેલો વિકલ્પ હા ભાઈ માં ઘરે ધોરતી વિકલ્પ મામા ધોરતી વિકલ્પો વિકલ્પ હું મોહન નથી દુનિયા વ્યવહાર ચલાવ પૂરતું ઘરે રીતે નઈ વિકલ્પ ગયો શું ગયો અને પેલા લોકો ને બાર નીકળતો વિકલ્પ બધું થઈ ગયો નિર્વિકલ્પ થઈ ગયેલો ચિંતા કે થાય છે ચિંતા ન કરનારો જીવતો હોય તો હજી થાય ટપુ ભાઈ જીવતા છે તો ટપુ ભાઈ મારી નાખીજો ને આપડે પંદર રવિવાર ક્યારે સમજી ગયા ભાઈ દેખાતા નથી પરમ દિવસે પરમ દિવસે દાદા ભગવાન નથી તો આઠ મિનિટ ઓછા બોલવું બોલે આપણે ખોરાક આટલો લેતા ભાઈએ ને તો એટલું લઈએ તો શરીર ને આપડે રસ્તા જતા ભૂખ ના લાગે પણ ઓછું લઈએ તો આપડે એના જ્ઞાની ગુરુ ના શબ્દ હોય ને એના આરાધન કરવું એ ધર્મ બસ પૂરું થઈ ગયું છે તમારે એ લોકો ને ગઈકાલ નો ગઈકાલે દાદા આવી જવાના છે દાદા કૃષ્ણ ભગવાન નું બાળ સ્વરૂપ યોગેશ્વર કૃષ્ણ વિશે જરા થોડું સમજાવો કૃષ્ણ ભગવાન નું બાળ સ્વરૂપ અને યોગેશ્વર સ્વરૂપ એ વિશે જરા સમજાવો ને વાસુદેવ તરીકે જન્મ્યા ભગવાન નારાયણ તરીકે પણ જે નારાયણ પ્રગટ પણ આવે એવું થયું લોકો ના કર્યા એટલે બાળ સ્વરૂપ ને આ લોકોએ અહીંયા આગળ બાળકૃષ્ણ તરીકે એમની લીલા ને સ્વીકાર કર્યો અને એને બાળ ભક્તિ રૂપે શંકરાચાર્ય વર્લ્ચાર્યૂ આપડે નાગોલિયોગેશ્વર કૃષ્ણ શું કે જયારે એને જગત બધું માનતું થયું ત્યારે મે યોગેશ્વર કૃષ્ણ જયારે આપણે હાલ ચોખ્ખો પાવ થયો ત્યારે યોગેશ્વર કૃષ્ણ પાંચ હજાર વર્ષથી જે કૃષ્ણ તરીકે આપણે ઓળખી દેવામાં કરે છે નો સમય એક જ એમ કય કે સમય તો એમનો આધાર વર્ષ નું મહાભારત થયા પછી મહાભારત રસાય મહાભારત રચ્યા પછી પછી કુલ તેર પ્રકાર એમને આખા જગત માન્ય કરે એવું બાળકૃષ્ણ ને ભજે કૃષ્ણ કરી પાંચ હજાર વર્ષ પેલા થઈ ગયા એ જ યોગેશ્વર સ્વરૂપ જ્યાં સુધી પ્રગટ નથી થયું નારાયણપદ્ધી નારાયણપદેલું સ્વયંભૂ આ જગત માં કોઈ બન્યો નથી આ જગત જાતિભુ કોઈ બન્યો નથી માતાના પેટે જન્મેલા પેટે યાત્રો દરેક ત્યાર પછી દાદા મને ભગવાન કૃષ્ણ ભગવાન માતા પેટે જન્મેલા છે ઉપરથી પડ્યા છે જન્મ લીધો જન્મ લીધેલો ઘણું ઘણું રૂપકો કરેલું લોકો ને લાભ થાય એટલા માટે હું જે પૂછ્યું શંકર ભગવાન કોઈ થયું નથી પ્રગટ થઈ ગયું છે એને સ્વયંભૂ કેવાય પણ આપડે સમજે જન્મ જાય પ્રગટ થાય એટલે મને સ્વયંભૂ કેવાય અત્યારે પૂજા કરે કારણ કે મહાદેવજી જેને કોઈ થવું હોય મને લોકો પૂજા કરે મહાદેવ થાય કેમ ના થાય આજુબાજુના લોકો હોય ને જે પ્યાલો આપી દે પી જવો અને આથી રાખવો દરમિયાન બે ના પેલા આપી દેલા બધા બાકી સ્વયંપુર લોકો લઈ જાય છે ને એ મા વધારે જન્ય ઉપર થી પડ્યો નથી ઉપર થી પડ્યો નથી 10 10 दस लाख केवल दस लाख केवड़ी मेहसला पुस्तिका है महाराजी लखीज मेहसा मैला આપડેલા તમને બઉ મળશે મારો જેને પછી મારું આ લોકો એમનો ચમત્કાર કોઈ કરી શકે બરાબર છે કોઈ માને પે જેને કોઈ ચમત્કાર કરી શકે નહીં ચમત્કાર કોનું નામ કેવાય કે જે બીજો કોઈ કરી શકે નઈ બરાબર બીજો કોઈ પણ કરે એવો બીજો કોઈ પણ ન કરી શકે આ અધિકારી અને કેટલું છે આ જે વિજ્ઞાન છે એ નહી જાણવાથી હું ના જાણતો તમે જાણતા હોય એટલે પછી તમે કોઈ આવું બતાવી મને લાગે તમે ચાર જોતા પછી હરેકર મુકાયું હાઉસ મુકાય છે હું કૌી મુકાય મારી જોડે આપના જે હોય વૈજ્ઞાનિક ચમત્કાર ના કહેવાય ચમત્કાર બીજો કોઈ ના કરી શકે હું કાઢી નાખવા માંગુ છું એટલા માટે શું કે છે પણ ચમત્કાર માનતા રહ્યા તમારી શું થશે નહીં માનતી નથી <OK> મા <laughs> <laughs> <laughs> <laughs>